મોક્ષે જવું સામાન્ય બધા ને અનુકૂળ આવે એવું સાચું મોક્ષે જનારા હોય કેટલાક ને છે પદમસિભાઈ પૂછે છે કે શાસ્ત્ર લખવાનું પ્રયોજન શું એટલા માટે લોકોને વાત શું છે આ સમજવું છે કેટલો ઉતરો જરૂર ના પડે આખું જગત ને તાવ ચડ્યું થર્મોમીટર ની જરૂર પડે ને તાવ ચડ્યો છે કેટલો મેળવવું મુશ્કેલ છે પણ આ પ્રમાણું જે મૌખિક જ્ઞાન આપો છો એ તો બહુ સરળ જ્ઞાન છે આ જ્ઞાન નથી આક્રમ વિજ્ઞાન છે વિજ્ઞાન એટલે શું કેવું છે એ તમારે કરવું પડે તો જ્ઞાન પ્રમાણે કેવું કરે આ તો એની જ્ઞાન જ કામ કર્યા તમારે કરવાનું નહીં જવું હા એટલે આ સચેતન જ્ઞાન છે જ્ઞાન જ કામ કર્યા કરે બોલાઈ જાય કામ જ કર્યા કરે નિરંતર કામ કર્યા કરે એક જ કામ થાય એક જ ઉપયોગ રે કેટલા રે એક જ રેમિક માર્ગ નો હા બે ઉપયોગ રહી બંને જગા એ કામ થાય અહંકાર વિલય થતો નથી ને જ્ઞાની હોય ત્યારે એસી ટકા અહંકાર બાદ થઈ લો વીસ હોય જયારે અહંકાર ખાલી થાય ત્યારે મોક્ષી જાય હવે અહંકાર ખાલી થયો નથી ક્રોધ નું પરમાણુ ના હોવું પરમાણુ ના હોવું ગ્લોઝ નું પરમાણુ ના હોવું પરમાણુ ના હોવું જોઈએ અહંકાર માં ભરેલા પરમાણુ કેવું છે એ અહંકાર બધો શુદ્ધ કરતા કરતા કરતા કરતા કરતા પાર આવ્યો ઠેકાણ તમે કાલ પેલી પૂછ્યું કે શું કેવા માંગે છે કે કોઈ જ્ઞાની પાસે કેવું જ્ઞાની પાસે સાંભળ્યા વગર જ્ઞાન થઈ જાય સ્વયુ કે છે એના જેવું સ્વયં શબ્દ એટલે કઈ પણ સાભળ્યા છે એ કર્યા છીએ પણ આપડે તો જે રીતે કામ નીકળેલું આપણું આ ગાદી નથી આપડી શું નથી જયારે પ્રકાશન ભૂલ તારે ઉપર કળશ ચડાય એવું કેવાય શું કળશ એના શાસન ઉપર શાસન ના કળશ કેવાય શું કેવાય તમારે કરવું પડશે નહીં તને ઊંઘી જાવ અક્રમ હોતું નથી ને અક્રમ થાય છે કેટલા સમાધિ થઈ ગયા આપડે ત્યાં સમાધિમાં કેટલી બઉ ઊંચી પ્રકારની સમાધિ એકલતા રે સમાધિ જ્ઞાન મળ્યા જે પ્રજ્ઞા જાગૃત થાય છે એના અંગે જ આ જાગૃતિ રહે છે ને આજે જ્ઞાન એની કામ કર્યા કરેલા પ્રજ્ઞા એનો અંશ છે પણ આ વિજ્ઞાન છે શું છે નિરંતર કામ કર્યા કરે શું રાત્રે હું તમારે બે તો હું ગયે રાત્રે ના થવા દે શું કહ્યું થયા કર્યું ના થયેલ સારી થયું ઉપર થયા નહી કોઈ આવે છે બધું તારી મહી બેઠેલા છે તાર ઉપર વાળું કામ છે લખી આલું જીતી